એ આવો આવો મારા જીણકુડા એવા દોસ્તો હું છું વાર્તા કહેનારો આવો આવો આજે તો જાફરાબાદમાં બેઠા બેઠા મનીષભાઈ વાર્તા સાંભળે છે અને એની સાથે એની બેન મયુરી પણ છે આવો આવો મનીષભાઈ મયુરી બેન સાંભળજો આજે હું તમને છે લુચ્ચુ શિયાળ અને ભૂખો એક હતું શિયાળ વન માં રે અને વનના બધા પ્રાણીઓનું ખાવાનું પડાવી જાય એવું તો એ લુચ્ચું હતું અરે વન ના રાજા સિંહ ભાઈ નો શિકાર પણ એ તો કરીને પડાવી લઈ જાય આપણા લુચ્ચા શિયાળે તો જોયું કે સિંહ શિકાર પાડ્યો છે એટલે ક્યારે સિંહ નું ધ્યાન એના શિકાર બીજે હટે અને ક્યારે હું આ બાકી વધેલા શિયાળ ને ખાવ વનનો રાજા સિંહ તો પોતાના શિકાર ખાવામાં મશગુલ હતો શિયાળેલું ઘટેલું ખાવામાં ઉપર થી આડ સુ એવું હતું શિયાળ કે વાત જ ન કરતા કોઈ દિવસ જાતે શિકાર કરીને ખાય જ નહીં ને સિંહ શિકાર ખાતા જોઈ આ શિયાળ પણ ભારે ભૂખ ઉગડી હો ભાઈ એટલે તેણે એક જો તમે આ હરણ નો ખોરાક ખાઈ રહ્યા છો પણ મારે આપને એક વાત કહેવાની છે આપણા વનમાં એક સંકટ આવી છે હજી ગઈકાલે જેમાં એક હાથી એ બે વાઘને મારી અને ફાડી ખાધા અને એક ચિત્તાના પાછલા બંને પગ ભાંગી નાખ્યા અને એને પછી તો ખાઈ ગયા બિચારો ચિતતો ગાંડા હાથીઓ આ તરફ આપણે જે સ્થાન ઉપર રહીએ છીએ તે સ્થાન તરફ આવી રહ્યા છે માફ કરજો મહારાજા પણ મને મારો જીવ બહુ વાલો છે એટલે હું તો આ તમારું વન છોડી મિયા ની મીંડિ કેમ થઈ ગયો શું તું નથી જાણતો કે આ વનમાં મારાથી વધુ તાકાત વાળો અને હિંમત વાળો કોઈ નથી હું હમણાં જે ગાંડા હાથિયો ની ખબર લઈ નાખું છું તું આ મારા શિકાર નું અહીં બેસી ને ધ્યાન રાખજે હું એ બધા હાથીઓને મારી પાછો આવું છું હાથીઓને મારવા નદી પાર કરી સામા કાંઠે પહોંચો તો ત્યાં નદીના કિનારે એક મદનયું હાથી બચ્ચું કુણું કુણું ઘાસ ખાતું હતું હો ભાઈ वन उजाड़ी रहा बढ़ा प्राणियों ने खाई रहो हूँ हमारा बदाणे ला खबर खबर को अरे आ नो राजा छू राजा सी राजा तो तो पेट अस्वा <laughs> जेम सी था में एक जोर त्राट ना क्यों मदन हस्तु बंद पी ए राजा सिंह ने कह અરે મહારાજા સિંહ મહાશય તમે આ વનના રાજા છો પણ શું તમને એટલી ખબર નથી પડતી કે હાથી ક્યારેય કોઈને મારે નહીં ક્યારેય કોઈનો શિકાર કરીને ખાય નહીં નક્કી તમને કોઈ કે ખોટું ખોટું કયું લાગે છે અમે તો આ નદી કાંઠે નાઈએ છીએ અને ઝાડ ખાઈએ છીએ અમે ક્યારેય કોઈ પ્રાણીઓનો શિકાર કરતા નથી ભાઈ તમે રાજા છો એટલે તમારી કાન બંભેરણી તો વનના નાના નાના પ્રાણીઓ પણ કરતા હોય પણ તમે તો વન નો રાજા તમારે રાજા થઈને એ તો વિચારવું જોઈએ કે હાથીઓ માં લુચ્ચા શિયાળે પોતાને છેતરો છે પોતાને ખોટું કહ્યું છે હવે હું જો જલ્દી મારા શિકાર પાસે નહીં પહોંચું તો એ શિયાળ તો પેલા હરણ પૂરેપૂરો ખાઈ જવાનો ભાઈ આ શિયાળ તો સિંહ ના બચેલા ખોટા શિકાર ને ખાઈ ને જતું રહેલું હો પેલા હરણ ખાઈને પછી તો ભૂખ્યા વિચારા વગર દોડી ચાલ્યા તો રે ભૂખ્યા સિંહ ભાઈ ભલે ને વન ના રાજા હોય કઈ એમ કોઈની વાત માની ને દોડી જવાય છે પેલા પાકું કરવું જોઈએ કે આથી જ મારે છે બધાને તો તમને બધાને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશું ભાઈ આવજો